બ્રહ્માજી પાસેથી આગર પોપિત એ ગાત્રે ઈધે કહે પોતાની છડી છો ના આ સારી મેકો એ તો જીદો જેને કૈતન્ય આત્મા કહે છે એ તો જીદો જેને કૈતન્ય આત્મા કહે છે કે પણ સમય પણ એ જ કદા મેલો મેલો ભાઈ અંદર તા ઈધે દેરીતે વર્તો અમાર એનરો અનુભવ ના થાય અત્યારે દેહાજ હશે એટલે વિઠ્ઠલભીજ છો ઊંઘમાં વિઠ્ઠલ ભીજ દેખાતી હોય અને વિઠ્ઠલભાઈ કર્મ બંધન હોય ગણ થાય હું ચેતન છું કેવું ગન થાય તો પછી કર્મ બંધન પછી અકર્મ કર્મ કર્મ અકર્મ દેખાય કેવું દેખાય તમે ગર્ભ કરો તમારે સમજે ત્યાં સુધી કે આત્મિક રીતે સમજે ત્યાં સુધી આત્મિક રીતે બૌદ્ધિક રીતે તો બુદ્ધિ થી નહી ચાલે જગત તો બુદ્ધિ ને મોટું સાધર બને સમજાવી ખાલી લઈ લઈએ ક્યારે ખબર પડે ખબર ના પડે અને મચ્છર મચ્છરવાળા બગાર માં ઉગારીએ ને મચ્છરવાની રાગદેશ <staan> બે પ્રકામા પ્રજ્ઞા રૂપે કામ કરે તો ક્યારે ભરાય બાપુ છે પોતાનું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે એવું પોતાને સઠોરપણે ભાન થયા પછી બુદ્ધિ છે જયારે પોતાના બ્રહ્મ સ્વરૂપ નું પોતાને जगन्नाथ भाई पूछे हाँ કે જન ખરી દે જાશે કે જૈન મે જતો જતો જતો જાય ત્યારે થાય ના તો કે મને નીડ છે આ બધું કેરડો ના મત છે આમાં કે નહી છે ચાલશે લાગે મને નથી કેમ એનો પ્રયાસ તો ચાલુ છે એનો પ્રયાસ તો ચાલુ છે છતાં ભાન કેમ નથી અપ્રયાસ એટલે એની મેચ થાય આ થાય તો કે આત્મા નું ભાન થાવ એવી ભાવના કરવાની તમારે જીવન થવું જોઈએ જીવન માં શું ખૂટે છે કરવા માટે એક જ રસ્તો કે જયારે ભાન થયું હોય તરવા દે તો વધશે નહિ દ્રષ્ટિ વધશે દ્રષ્ટિ ધરતી ફેરવાની વાતો કરવાથી કરવાની માટે કોઈ પ્રયત્ન કરવાનો ખરો દ્રષ્ટિ ફેરવવા કોઈ પ્રયત્ન કરવાનો ખરો ધરતી જે હોય કૃપા પાત્ર થવાની જરૂર છે બીજું કશું કશું મહાજી કઈ થઈ શકે નહીં કૃપા સજ્જ છે હા ઘૂટેલો જ થોડા જે ધૂટેલો હોય આપણને મજુરી કરવાનું કધુરી ફળ શાંતિ રાખે મુક્તિ ના આપે બી પ્રયત્ન કરવા નહી એ તો પ્રયત્ન કર્યા મારા પ્રયત્ન ની બહાર રહેતો નથી પણ એને ભાવના કરી છે કે મને આત્મ પ્રાપ્ત આત્માનો ભય પુષ્પ સજો પાડો જેઈ ભાવના કરીજે અને અનાથકી મને આત્માનો અનુભવ થાય જેઈ ભાવના કરીજે તો બંધેલો માણસ કુછની જાતે ઢોળી શકે નહીં ક્રોધ માન માયા લોભ ના સદ્ધરતાથી બંધેલો માણસ એ તારને ઢોળવા ના છોકાતે આઈ ઉ બીજો કાત્યા બે ચાલવાએ તો તો કે પ્રેક્ટિસ નું પહેલા 0 એમ નાનું ને પુણ્ય બંધાય અને પુણ્ય બંધાય તો પછી જોશ ભરી આવે કોઈ ખોટું નથી હા છોડી દઈએ તો વાત રવિ રમવા જતો દારૂ રમે ઉદય તો અનુભવ આત્મા નો અનુભવ અપ્રયાસ નો જ કામ છે એ સરસ છે સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે કારણ કે એના પ્રાપ્તિ કરાવના એવા દુર્લભ હોય છે કોઈક જ હું આવ્યો છું ભાન થાય નહી તાવ ચડ્યો છે ઉતરો ખબર પડ ના પડે દર્દી માં ઓછો થયો છે તાવ ચડ્યો હોય તો તાવ ખબર પડે નઈ વધ્યો ઓછો થયો ઉતરી ગયો બધું ખબર પડે એ આત્મા નો અનુભવ મારો વધે છે ખબર પડે કે દર્શન થઈ જશે એટલે ભર જ વાત ના માનતા એ પાસે થાય ઘરે થાય ના ઘી પકડે આજે ખબર પડે ના પડે મારો કેટલો હત મનોમય સૃષ્ટિ મન કોને બનાવ્યું આત્માની દ્રષ્ટિ મારા તરફ ગઈ એટલે આત્માની દ્રષ્ટિ આત્માની દ્રષ્ટિ માયા તરફ ગઈ એ ઉપાટી સ્વરૂપ થયા પોતાનું સ્વરૂપ રહ્યા વિદેશ જ્ઞાન થયા વિશેષ સ્વરૂપ થયા વિશેષ જ્ઞાન છે આ જ્ઞાન તો ખરું પણ વિશેષ જ્ઞાન એટલે બુદ્ધિજ ના હોય તો બુદ્ધિજા બી ખરા સહાયતા જે બની ગયું એ બની ગયું પણ મન ને બંધ કરવાનું સાધન આપ્યું છે આ બધા થાય કોણ રાય છે કોઈ પણ વસ્તુ હરિદ્રાય ને આપે મંદ થઈ જાય ઘણા થઈ જાય ખાતું હોય તો ખાતું બોલે નહિ માને નહી ભોરે નહી અને મારું ને જરૂર ભોળે ન અભિપ્રાય થી એક્યું તમારે લાગુ ભાઈ ગયા જે પાંચ દસ મિનિટ લે ને પછી આપડે આપણને શું કરું ડર કે પાછું હતું આપડે પાછું પછી ચડાવતી પછી મેં વેઠી કરી લોકો જેને સમાધિ કે છે અને એ સમાધિ કે સમાધિ કેવલ જળતા પૂરતી મારી રચના કરતાના સ્વરૂપ માં સ્થિર નિરંતર તમારી રહે વાતો કરતા હોય તમારી ધાદક હોય નિરંતર ધાદક હોય આઠ ઘટું લોકો સમજવાની સમાજી ને તો જાગૃતિ હોય તો આપડે બધી જાગૃતિ હોય જયારે સાચી સમાધિ આધી યાદી ઉપાધિ હોય ને સમાધિ રે આધી યાદી ઉપાધિ હોય ને સમાધી રહે સાચી સમાધિ બેભાન ખબર ના પડે ચૂટી કરે તો ખબર ના પડે એટલે બેભાન ગયા શું કહે છે જે મન છે ને મન અર્ચિત રાત ની ઊંઘ અને આ તેમાં થોડો ભેચશે બાકી આ ધમારી સમારી નહીં સમાજી તો નિર્વિકલ્પી હોય કેવી હોય આ તો જાગ્યા પછી નિકલ્સ થાય બધા ઉઠો સાિક સમાધિ પછી થયો એટલે લોકો અત્યારે હવે શું ઊંઘમાં ક્યાં વિકલ્પ હોય છે ઊંઘમાં કયો વિકલ્પ હોય છે એમનો આ તો ઘોડા લોકો બધા એ રસ્તે જાય છે ખડું રસ્તો ખોટો નથી પણ મુખ્ય સલાટી થાય ખરી વિઘન પછાય પતિ પર વિકલ્પ કોઈ જો ઉભો થાય પણ નીરકલ બછા થાય પતિ વિકલ્પ ઉભા થાય વિકલન ન થાય વિકલ્પ ઉભા થાય એમ કરતા કરતા જાય અરે આ સપળો નીરકલ દીધા જા સંકલ થઈ ને નીકળ બેરી વેલા માર આ માર જીરો છે યે યે રે ઉલે એ પાકે ન પાકે એ પગા કે પગા કે ચાર નહોતો જામે કરે ચરામે કરે પછી પાસે ગુરુ વસ્તુ જાય આ વસ્તુ જાય ગુરુ વસ્તા જાય આ વસ્તુ જાય દ્રષ્ટિ બદલાય તો હતી અને દાતો શિષ્ય દ્રષ્ટિ બદલાય દ્રષ્ટિ ના ભલે એટલે જો ઓકે બાર બજે બાર બજે દ્રષ્ટિ એ તો આખે સંયમ ભાયે વધારે માનતો હોય પછી દ્રષ્ટિ આ કે ભખાળ્યો કે કદાચ આખીને સંયમ ભાયે પોતાને માનતો હોય પોતાને શરૂ કે માનતો હોય આ તો શરૂ કે માનતો હોય એટલે કે કે તર બીજી વારી દેખાતું ન હોય એટલે કે દ્રષ્ટિ માં તો કે આખા જગત ના બધાય ને એ સંયમ ભાયે જોતો હોય આત્મા આત્મા ભાયે જોતો હોય પછી એમાં બીજું શું આવે કે દ્રષ્ટિ તો કોઈ જગ્યા નહી માં લોકો એ સારું એવું કરે એમ હાથમાં દેખાય બધે તમને હાથમાં દેખાય છે એમના હાથમાં દેખાય છે તમે તમને દેખાય છે દેખાય તને કે તું આ કચ્છી દેને આ કચ્છી દે ખોખે પેકિંગ દેખાડતી આ પેલો કડાઈઓ દેખાય છે તે કે ભાર નું છે પેકિંગ ભાર નું છે તો ભાર નું દેખાય ને ચાટાય સારા પ્રશ્ન કરે બોલો વાતી કરો આ ગાઈડર ગાઈડર દેખાય ગાઈડર છોટા એ ઓર જતાં વિદે કેમ કેવાતા જનક રાજા જનક રાજા દે હવા છતા વિદે કેમ કેવાતા હતા અગર્મ રીતે રેલા અગર્મ રીતે બધાય નહિ એવા વિદય પૂરું કહેવાય આપણા થી પૂછવા ના આવું પડે એવું છે બધા મન ને પૂછવા દરેક રાજા કરતા ઊંચી સ્થિતિ ના છે મને પૂછવા ના આવે તો થયા વર્ષ છે તો? જે થયા બઉ તપસવી બપસ્યતા મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે મારે આખા જાણતા ક્યાં જોવું ક્યાં છે એના ભાદર નું થયું કે આ તપસ્થાન મારી દ્વારા અહંકાર કરે ત્યાં પોતે જ્ઞાની જ્ઞાની ના પુત્ર મારે જ્ઞાન ક્યાં થયું તારે કહ્યું ચઢે છે રાજા પાસે જાવ કે સુખદે આયા શપથ પુરુષ મનમાં ખરાબ લાગેલું ત્યાં મારા ભાદર શું રાજા પાસે જ્ઞાન બતાવે છે ભૂતા મનમાં મનમાં ત્યાં રાજા પાસે જ્ઞાન હતા મારા કેવા વિચાર કેવાની આજ્ઞા થઈ ને ખબર આપો કે મુનિ આવ્યા છે તો પેલા પેલા ઉપર કહું મારા રાજા બેઠાડા એકલા બેઠાડા એકલા બેઠા બેઠા ઘરે એટલે પેલા ચોખા થઈને આવજો એમ કર્યું છે ક્યાં આગળ હાથ પગ જોવાનું છે બધું સાધન આગળ હાથ પગ થઈ નાખ્યા મોડ મોડ થઈ નાખ્યું અને પછી અંદર ગયા એ પેલો રાજાશું પેલું રાણી બોલાઈ જલ્દી આવો જલ્દી આવો રાણી બાપ ને કેટલી પછી હજાર રૂપિયા બોલી દીધી આવું આવું આવું પણ ગયા બોરી તો અરે હંમેશા માર એમના એક ગુણ હોય ભોળા ભાઈ હોય ને ભોળા હોય ના લાગે બાપજી કહ્યું ભોળા ભાઈ બીજા એટલે રાજાભાઈ ચલો કહ્યું કહ્યું રાજા મીઠું કર્યા મને આવું આવું બધા બધા વાર દર્શન એટલે જવા ઠંડી પડી ગઈ અગાઉ થઈ ગઈ પછી જમવાનો વખત થયો ને બગોર બહાર લાગે એટલે પછી ચાર પાટલા ગોઠલાયા એક બાજુ રાજા અને જોડે પ્રધાન એક બાજુ મુનિ અને બીજા એક હતા એમ સંત પુરુષ હતા એક જુદેજી બેસા એક પાત્ર તાર થી ખબર ના પડે તાર અને ઘંટ દેખાવા ત્યાંના ગોંડ એટલે સાઈન્ટર ગોઠવી ગયા પાટલા પર અને ધોધો પાટલા રવા દીધો ત્યાં મુની પછી ધીમે ધીમે આવે ધીમે ધીમે આવીને પછી આમ પાટલા પર ઘંટ છે પાટલા પર આવીને ઉપર જોયું ત્યાં એક્ઝેક્ટ ઉપરંબામાં